તો આપણે કે વી આર નોટ થી કે પહેલાના પણ ઉંદર છો તમને ચેલી નથી વચ્ચે વચ્ચે ચેલી વધુ જ નહીં વચ્ચે